Slok 167. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના ઘરમાં પોતાના જીવન પરવાહ થાય વિધવા સ્ત્રીઓએ પોતાના દેહનો નિર્વાહ થાય એટલું જ ધન જો પોતાની પાસે હોય તો તેને ધર્મ સંબંધી કામમાં પણ ક્યારેય ન આપવું કારણ કે પોતાના નિર્વાહ માટેનું ધન આપી દીધા પછી निर्वा निर्वाह मेटन मेवीन सेवा शुश्रूषा के मजूरी करनी पड़े और वैधव्य धर्म नाश अवश्य ना ना, थी सके कहे कि शू विधवाओ धर्म कार्य में धन बिलकुल न आपव न एवं कहवापर्य नहीं देर्वाह मेट्यक धन करता धन हो तो धर्म कार्य में आपव જો લોભ કરીને ન જ આપે તો પણ અધર્મ થવાથી દોષ લાગે છે અહી શંકા થઈ શકે છે કે વિદુર નીતિમાં કહ્યું છે કે ત્રય એવા સમાધિ ગઈ તેને પોતાનું ધન હોય જ નહી ક્યાંથી કેમ સવાલ છે આમાં દેવાની આજ્ઞા છે કે નહીં દેવાની આજ્ઞા છે બોલું વિદ્યાર્થ આવ્યો છે બે માં છે આટલું હોય ત્યાં સુધી નહીં દેવાનું એ વિધિ પ્રયોગ એમાં પેલો આ અને પછી દેયમ ચેત અધિકમતા ચેત પૂર્વક દેયમ છે એ શરતી છે અને નિષેધ છે એ શરતી નથી એટલે હું બે શરતી જ થઈ ગયો પણ બે માં વિધિ ભાગ આવે છે આવી રીતે દેવું ને આવી રીતે ન દેવું એટલું હોય તો નહી દેવાનું એ વિધિ છે ત્રય એવા ધના રાજન ભાર દસ તથા સુત તે સમાધિ ગીતેજન સ્ત્રી પત્ની બાપા ને મળે આપણે પેલા હજી કમાયા પેલા ક્યાંક કરી નાખી દળવી નાખી તો ઈ ફળ આપણને નો મળે દડવાનું ડેબાનું જે ચોટી જે કમાણા હોય એને મળે દીકરો ને આ દાસ હોય નોકર હોય એ ગુનો કરે તો એને ચોટે ને ગુનો કર્યો તો રામચંદ્રજી ભગવાન દોડી દયા એટલે કે સારું કામ કરે તો એવું થાય આ તો પનિશમેન્ટ આવી હતી એટલે ભગવાન કેવું લઈ લે કારણ કે વિભીષણ હતા ભગવાનના દાસ હતા ભગવાનના દાસ હતા એટલે હે રાજન સ્ત્રી પત્ની ચાકર અને પુત્ર આ ત્રણ કાયમ નિર્ધન છે તે ત્રણ જે કઈ મળે છે તે બધું ધન જે ગરદણીના તેઓ છે તેનું જ ગણાય માટે સ્ત્રી પાસે ધન જ ક્યાંથી હોય હોય ત્યારે જ દાન વિચાર કરવાનો રહે પાસે પણ પોતાનું ધન હોય છે સ્ત્રીને પોતાને જે ધન મળ્યું હોય તેને સાચવી રાખવાનો જ અધિકાર તેના પતિને છે સ્ત્રીને પોતાને જે ધન મળ્યું હોય તેને સાચવી રાખવાનો જ અધિકાર તેના પતિને છે પણ તે ધનને સ્વેચ્છાથી વાપરી નાખવાનો અધિકાર નથી ધર્મ કાર્યમ પુરુષે હિ સ્ત્રી ધનમ ક્વચિત પુરુષો એ ધર્મ કાર્યમાં પણ સ્ત્રીના ધન નો સ્ત્રીના ધનને ક્યારેય લઈ લેવું નહીં સ્મૃતિઓમાં એટલું ધન છે એ સ્ત્રીઓનું ગણાય એવો નિર્ણય કર્યો છે એના ધણીને હાથ દીધું હોય તો એને પછી ધર્મ કાર્યમાં વાપરી ન નાખો એને મુશ્કેલી પડી હોય તોય ન વાપર તો એ સ્ત્રીને પૂછીને વાપરવું આ ઓલા વાળા હું નારાયણ મૂર્તિ વાત સાંભળી છે નહી નહી નારાયણ મૂર્તિ કઈક નોકરી કરતા હતા કઈ પૈસા નતા પછી એની ઘરવાળી સુધા મૂર્તિ છે ઓલા નારાયણ મૂર્તિ ના સુધામૂર્તિ એને દસ હજાર આપ્યા કઈ લો કરો અને દસ હજાર રૂપિયા એમાંથી ઇન્ફોસિસ કંપની એટલે બીજા બધા ભાગીદારો હતા પણ નારાયણ મૂર્તિનો ભાગ એની પત્ની આપ્યો આપવા વિના ન લેવાય એને પછી આપી દીધું કે હું તમારી પત્ની છું મારું ધન છે તમારું જ છે એટલે આ લ્યો તમે જાઓ એ પાછું બહુ ક્યાંક વાતમાં તો કેવું છે કે મહામુશ્કેલીએ રાખ્યું હતું એવું હતું એમ કે હાંઘરી રાખ્યું આને ખબર જ નતી એવી રીતે હાંઘરી રાખ્યું એને આપ્યું આપ્યું કંપની કરી કંપની કરી તો પછી તો માલ થઈ જાય પણ એમને એ ઉપયોગ ન કરી શકે અત્યારના જમાનામાં ક્યાં કરીએ કે સ્ત્રી કમાતી હોય તો બેંક એકાઉન્ટ નખું હોય તો એ વન ન વાપરીએ છીએ ગવર્મેન્ટ ન વાપરી વલાન તો ના વાપરીએ છીએ પુરુષો એ વાપરી નાખ્યું અને આને લઈને આના ખાતામાંથી લઈને વાપરી નાખ્યું તો ગવર્મેન્ટ પાછું એને પાછું દેવરાવે તારે જ દેવાનું એટલે સ્ત્રી ધન પુરુષો એ ધર્મ કાર્યમાં પણ સ્ત્રીના ધન ને ક્યારેય લઈ લેવું નહીં અને પતિના મરણ પછી તો તે ધન રક્ષણ કરનાર પણ તે વિધવા સ્ત્રી જ હોય છે પતિ મરણ પછી તો એ ધન જ બધું પતિ નું બધું વિધવાનું જ પેલું વિધવાન જ જાય પછી એ દીકરા પછી હોય તો બીજાને જાય स्त्री व्यक्तिगत धन छह दी भ्रातृमात पति प्राप्तम षड विधम स्त्री धनम स्मृतम विवाह समय अग्नि समक्ष सूए आपेलू चांदला धन अध्यग्नि अग्नि समीपे એટલે વિવાહી અગ્નિ હોય ને એમાં જે હાથ ગાણું કરતા હોય બાપા નિનલ કોડ ઇન્ડિયન પિનલ કોડ આવ્યા હતા ને આપણે રાજધર્મમાં વ્યવહારના વિવાદાપદ વિવાદાસ્પદ સ્થાન એટલે આ ધન છે એ કોઈ લઈ લે તો એ વિવાદાસ્પદ થયું કહેવાય એમાં રાજા ન્યાય કરવો જોઈએ અને રાજા આવી પરિસ્થિતિમાં હું ન્યાય કરવો એ યાજ્ઞવલ્ક સ્મૃતિ મનુસ્મૃતિ મનુસ્મૃતિઓ પરથી કાયદા કર્યા છે એને ઇન્ડિયન પેનલ કોડ કહેવાય વિવાહ સમય ના નંબર હોય છે ને ચારસો વીસ ની કલમ વિવાહ સમયે અગ્નિની સમક્ષ સૌએ આપેલું ચાંદલા સાસરિયા એના શણગાર માટે આપ્યું હોય કે પછી વાપરી નો સ્ત્રી ક્યારેક એનું કુટુંબ હલાવતા સંકટ પડ્યું લીધે પતિ એ આપેલું ધન ચોથું કમાનો હોય કે લે તારો સેપરેટ તો પછી એનું થઈ ગયું ઉપયોગ કરીએ કે થાળી વાટકી હોય એમાં જમી હે પણ ચાંદી ને થાળી વાટકી દીધા હોય તો વેચી નો ભાવ યોગ્ય ચાંદી નો બહુ મોટો પાંચમું માતાએ આપેલું છઠ્ઠું પતિએ આપેલું ધન આ રીતે છ પ્રકારે આપેલું ધન સ્ત્રી ધન કહેવાય છે સ્પષ્ટ કરીને કાત્યાયન મુનિએ પણ કહી છે જેમ કે વિવાહ કાલે યત સ્ત્રીભ્યો દિયતે યજ્ઞિસિધ તદ્ધિ કૃતમ સદ્ભી સ્ત્રી ધનમ પરિકીર્તિતમ યત પુનર્લભતે નારી સ્ત્રીસુરેણ વાદક व्याख्या, अग्नि समीप स्त्री धन आदि अपायकृत स्त्री धन कहवा व જયારે સ્ત્રીને પિતાને ઘેર થી સાસરી લઈ જવાય છે એટલે કર્યાવર ચાંદલો બીજી વાર લઈ જાય લઈ જાય એટલે કર્યાવર દે ને દીકરી જાય છે તેને જમાઈને સ્કૂટર વેચી નો વાપરી કે ગાડી નામે તો તો સાસરી પછી સાસુએ કે સસરા એ પ્રેમથી જે કઈ આપ્યું હોય તેમજ સાસરી બધા વડીલો પગે લાગતી વખતે સંકલ્પ કર્યો મારે પંદર કરોડ દેવાશે દહ કરોડ દેવાશે તો એ તો દીકરીઓ ને દીધા પણ સાસરા જો જબરા હોય તો સાસરા એવું કરે તેમજ સાસરમાં બધા વડીલોને પગે લાગતી વખતે સ્ત્રીને પ્રેમથી જે કઈ આપવું હોય તે બધું ધન પ્રીતિવાય છે અને તે પણ સ્ત્રી ગણાય છે આ ઉપર ગણાવેલું સ્ત્રી તેના સંબંધી પુરુષોએ લઈ લેવું નહીં એમ યાજ્ઞાવીય ઋષિ કહે છે આ લોકો એમ કીધું હોય કે આ લોકો પંદર કરોડ એના ખાતામાં જમા કરે છે મિલકત આપી હોય તો એ મિલકત એના સાસરી આવી સ્ત્રી ધન કે પછી ઓલા બીજા ભાઈ ભાગ ના પડ્યા કે દાખલા તરીકે સાસરે ગયા હોય ને બે ત્રણ ભાઈ હોય એટલે બે ત્રણ ભાઈ નોખા થાય તો બાપા ની મિલકત વેચે તો અત્યારે તો ઓલું સંયુક્ત કરે તો બધા વાપરતા હોય બધા ગાડી ફેટ દીધી હોય તો એકલા વાપરે એવું ના હોય જરૂર પડી શાકભાજી લેવા જાવ પછી કઈ થોડા રીક્ષા કરીને જાય આની ગાડી પડી હોય બધા વાપરે પણ વેચણી કરે તો અહીંયા ગણાય નહી એમાં એવન ત્યાં સુધી પતિ છે એની ગરીબ સ્થિતિ આવી ગઈ હોય ધાર્મિક પૃથ્વી પતિ સ્ત્રીઓ પતિ ચોર જે ચોરી કરે અને એને જે દંડ થાય એવો આનો દંડ દેવો વિધવાનું ધન એના બીજા સાસરીયા પક્ષના બીજા કોઈ લઈ લે એટલે પાપ થાય એ જમ દે પણ રાજા એ હોય એના પોતાની શક્તિ પ્રમાણે કરવું સ્ત્રીઓ જીવતી હોય ત્યાં સુધી તેના બંધુ બાંધવો જે કોઈ પણ સ્ત્રી ધનને પરાણે લઈ લે તો ધાર્મિક રાજા તે ધન લઈ લેનારા લઈ લેનારા ને ચોરને થતા દંડના જેવી શિક્ષા કરવી જોઈએ એસી વરણ ડોસી હોય તો એના ઘરેણા પીડ્યા હોય હમણાં થોડાક ટાઈમ પહેલા આપણે જ્યાં સુરતમાં ભીખાભાઈ હતા ને એના માજીના બધા ચાંદી ઘરેણા હતા એટલે લગભગ વીસ કિલો જેવી ચાંદી હતી એ બધા ગુરુકુળમાં આવી ભીખાબેન વુટુંબરે વાપરી ન હોય કાયદો એવો છે લોકમાં વાપરે નહી એને જીવાય કેવાય જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી ન હોય એની ઉપર કોઈને હાથ ન મુકાય મૃત્યુ પામે પછી બધા ભાઈઓ વેચી દે હોય તો પત્યો જીવતી ય સ્ત્રી અલંકારો ધૃતો ભવેત નજેર દાયા દા ભજ મા પતંતધ એને સાસરી આપ્યું હોય તો એનો ભાગ ના પડે એ સાસરી ગયા હોય બે દીકરા હોય બે જાગણી કરી તમારે જો તમારા દીકરા પરણાવ હોય તો તમારા એટલા ઘરના કરવા જ પડશે અને બીજા ને લગ્ન થઈ ગયા હોય પછી જયારે ઓલા ભાગ પાડે તો એના સાસરા કરાવ્યા હોય ભાગ ના પડે વચ લાખ એના જાય પતિ ની હયાતી માં સ્ત્રીઓ જે ઘરે પહેરતી હોય તે ઘરેણા ને તેઓ જો ઉતારી લેવા નહી છે કાર્યકૃદાહાર અને વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો અને પૃથ્વી ને વિશે અને મૈથુના શક્ત એવા જે પશુ પક્ષી આદિ જીવ પ્રાણી માત્ર તેને જોવા व्रतवास दिवस रोज एक बार सूव पलंग आदि सूव नहीं होते आगना की एक वक्त जमे उपवास कह बहु मोटा स्वामी मैं बहुत महिमा कीधो ते स्कंदपुराण में छे के त्यजेत सकलान भोगान सक्रूद मितूंगतया न दिवा शयनम कुरियात न खटवा खटवार अनापदी विधवा स्त्रीओं बदा सुख भोगों ने छोड़ी देवा एक वार ओहार करवो, दिवसे ऊंघव ने, ने आपत्त काल सीवाय खाटला पलंग पर सूव नहीं અને મૈથુના શક્ત એવા કોઈ પણ પ્રાણી પશુ પક્ષી વગેરેને પણ જાણીને જોવા નહીં કારણ કે તેને દેખાવાથી સ્કંદ પુરાણમાં વિધવા ધર્મમાં કહ્યું છે કેથુની ભૂતમ બુદ્ધ્યા પશ્વાદ્યપિ ક્વચિત મૈથુના શક્ત પશુ આદિકને પણ ક્યારે જાણીને જોવા નહી વિધવા સ્ત્રીઓ તેમણે સુવા સ્ત્રી ના જેવો વેશ ન ધારવો તથા સંન્યાસીની તથા વૈરાગણી તેના જેવો વેશ ન ધારવો પોતાનો દેશ કુળ અને આચાર તેને વિરુદ્ધ એવો જે વેશ તે પણ ક્યારેય ન ધારવો વિધવા સ્ત્રીઓએ સધવા સ્ત્રીઓના જેવો પહેરવેશ ન રાખવો તથા સંન્યાસીના સંન્યાસીનીના જેવો ભગવા કપડાં પહેરીને ભમતી સ્ત્રીના જેવો પહેરવેશ ન રાખવો શ્રીરામના ભક્ત પુરુષો વિતરાગી કહેવાય છે કોઈ વિકૃત પહેરવેશ ન રાખવો અહીંયા પ્રમાણના વચનો તો આગળ કઈ ગયા સ્મૃતિઓમાં છે જ એટલે ત્યાંથી જાણી લેવા સન્યાસી કુટુંબ નું બંધન વનસિકતા ઘડે બહુ તમે એમ ટાબક ટીબક પહેર્યા હોય ક્યાંક અડી જાય નઈ દંડવત કરતા કરતા એને બહુ મુશ્કેલી એટલે એ હાલો જતો હોય તો વેસ રાજસ હોય તો એની વેસ છે મારા જગ્યા એમ થયું સાધુ તો કપડા બદલાવી થવાનું છે કે માનસિક રીતે થવાનું છે સાધુ કોણ મનમાંથી હોય કે આ પેરી ને બે જઈ આની જરૂર હું હકીકત માં તો સાધુ તો સાચો એ જ છે કે માનસિક બદલે જીવ ભગવો કરવાનો છે આ ઉપર ઘણી ગઈ આપડે પોટલી લઈને એમ કઈ જીવ થોડો ભગવો થાય તો વેસ શું કરવા રાખ્યો મારે એની જરૂર જ નથી તો જરૂર છે નિયમ ધર્મ મને તૂટવાય એમ કે મને કોણ કહેનારું સં્યાસી કોઈ કહીએ કે માને એ બધા ગુરુ સ્થાને બે ગયા હોય સીધે સીધા એટલે કોણ માને સ્વતંત્ર થવાનું નથી કુળાચાર પ્રમાણે શ્લોક નંબર વન સેવન્ટી ટુ વન સેવન્ટી ટુ સંગો નગર્ભપાતિન્યા સ્પર્શકાર્યશ યો શૃંગારવાર્તા નૃણા કાર્ય શ્રવ્યા ને ક્વચિ નિજ સંબંધી તારુણ્યે તરુણર્નરે સાક્રહસી ન સ્થે તાભીરાપદમંતરા અને ગર્ભની પાડનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો અને તેનો સ્પર્શ પણ ન કરવો અને પુરુષના શ્રૃંગારસ સંબંધી જે વાર્તા તે ક્યારેય ન કરવી અને ન સાંભળવી વિધવા સ્ત્રીઓએ ઔષધિ આદિકથી ગર્ભપાત કરાવનારી સ્ત્રીઓનો સંગ ન કરવો તેમજ તેનો સ્પર્શ પણ ન કરવો તેનો સંસર્ગ વધે તો વિચારરૂપ દોષ પોતામાં આવે અને તેનો સ્પર્શ થાય તો સાંસર્ગિક પાપ પણ લાગે છે અને પુરુષ સંબંધી શ્રૃંગાર રસની વાતો કે સંભોગ સંબંધી વાતો સ્ત્રીઓની પાસે ક્યારેય ન કરવી તેમજ તેની વાતો સાંભળવી પણ નહીં શ્રતા પણ કરવી સાંભળવી નહીં જો તેવી વ્રત અહીં આગળ કહી ગયા તે શંખીની સ્મૃતિ પ્રમાણ રૂપે લેવી અને યુવાવસ્થાને વિશે રહી જે વિધવા સ્ત્રીઓ તેમણે યુવા અવસ્થા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત સ્થળ ને વિશે આપતું વિધવા સ્ત્રીઓ પોતે એકાંત સ્થળમાં આપતકાળ વિના રહેવું નહીં અહીંયા સ્મૃતિ વચન છે કે તારુણ્યેન જગત જેતુમ વાતે ને શકનોતી સહસા કામો દુર્નિવાર્યો હિસાધન અતો ન વિજને સ્થે તરુ્યા તરુન ચા માત્ર સત્ય વદતિનિ જ અપીમાત્રા કોઈ પણ સાધનો રોકી પવનિના જેવો યુવાવસ્થાના બળથી તત્કાળ આખા જગતે પણ જગતને પણ જીતી શકે છે માટે યુવાવસ્થામાં રહેલા માં દીકરાએ પણ ત્યારે ડરીને હાલ સંજોગોથી ડરવું પદાર્થ થી ડરવાનો મતલબ એ છે કે સંજોગો થી ડર એવા સંજોગો ઉભા ન થઈ જાય મનનો વિશ્વાસ ન કરવો કે આપણે કઈ થાય આપણે બહુ સમજવું છે હવ સમજવું જ હોય છે કોઈ કોઈ અણહમજવું હોતા નથી પણ સમજવું કોણ કીધા મારેને હાલ સંજોગો થી ડરીને હાલ તો હું સમજું છે ને કોણ સમજ કોઈ અણહમજવું છે તમે અણસમજુ છો તમે અણસમજુ છો કે સમજુ અણ સમજુ ને તો આજ્ઞા કરવાની જરૂર નથી કઈ અણ અણું હોય એને કરે તો હું કામ નહી એ તો કઈ સમજવાનું જ નથી પણ જે પોતાને સમજવું માને છે એને ભગવાન આજ્ઞા કરી કે તમે આમ ક્યાંક કરજો જે નથી સમજતા એ તો નથી સમજતા પણ તમે બઉ સમજુ માનો જાતને એટલે જાય એવું પંચ ચાલીએ એટલે કીધું છે જે પોતાની જાતને સમજું માનતા હોય આપણે કઈ થાય નહીં આપણે તો આવા જઈ કઈ ગોબો પડે એવા આપણને કઈ ગોબો પડે એવા જઈ તો એને આ મહારાજે કીધું કે તમે બીજા માટે તો કહે નહીં પણ એને તમને તમે બહુ સમજુ છો એટલે તમને કહું છું સમજવું હોય એને મારા કઈક વાતમાં સમજતા હોય પેલા આવો અને ન સમજતા હોય વા એટલે મહારાજે સમજુ સમજુ પેલા કીધું સમજુ જેને એમ કે માનતા હોય કે આપણને કઈ ગોબો પડે જ નહીં કઈ વાંધો નહી તમને કઈ ગોબો પડે એવું નથી એટલે તમને કઉસ બાકી સમજુ છે દેશ કાળમાં પોલીસ કરે દો મારે છે જેવો તે કામ યના બળથી તત્કાળ આખા જગતને પણ જીતી શકે છે માટે યુવાવસ્થામાં રહેલા માં દીકરાએ પણ એકાંતમાં ન રહેવું એમ જૈમીની ઋષિ સાધુ ના ધર્મ વિધવાના ધર્મ છે એ સાધુ ના ધર્મ હાચવવા કરતા પણ વધારે કઠણ છે વિધવાના ધર્મ સ્ત્રી માત્ર એને મારા જે બધા દેહભાવ જેવો દીધો ને દૈહિક ભેદ દીધો છે એટલે ફિઝિકલ ડિફરન્સ એટલે આ છે એ પોતાનું રક્ષણ પોતે કરી શકે કદાચ અને ઓલા ને તો પોતાનું રક્ષણ પોતે કરી જ નથી શકતા એટલે એને વધારે થોડું સાધુ ના ધર્મ કરતા વિના ધર્મો અઘરા કીધા છે એવું ક્યાં કીધું તમારે બહુ તપ ઉપવાસ કર ઉપવાસ કરે જ રાખજો એવું સાધુ કીધું એમને કીધું તમારે અંતર શત્રુ જીતવા તમારે દેહ દમન જ કરી રાખો એવું મારે કીધું એટલે વિધવાના ધર્મ સાધુ ધર્મો કરતા કઠણ છે રામસુ સ્વામી એક વખત અહીંયા કથા થતી ને વિધવાના ધર્મ ચર્ચા કરતા બહુ સરસ એને કહે કે વિધવા છે તો સાધુ કરતા જો એના ધર્મ પાડે તો શ્રેષ્ઠ છે શું કરવા ને તો આવી પીડ્યું છે ને ઓલા તો પોતા મનના કોટાથી થયા છે ને કે ચાલો આપણે ખાબકીએ એને ઓલા તો આવી પડ્યું છે અને પછી જો એ બતાવી દે તો એને ધન્યવાદ કહેવાય ધર્મ તો બે ને છે અને હોળીની રમત ન રમવી અને આભૂષણા દીક નું ધારણ ન કરવું અને સુવર્ણા દાતુ ના તારે યુક્ત એવા જે ઝીણા વસ્ત્ર તેનું ધારણ પણ ક્યારે ન કરવું વિધવા સ્ત્રીઓએ હોળીને નિમિત્તે પરસ્પર રંગ અને ગુલાલ નાખીને રમત ન રમવી સોના વગેરેના ઘરેણા અને કુમકુમ કાજલ ઇત્યાદિક સૌભાગ્ય પદાર્થો પોતાના શરીર ઉપર ક્યારેય ધારવા નહીં સોનું આદિ ધાતુના તારવાળા સૂતરાઉ કે રેશમી ઝીણા વસ્ત્ર અને હાથમાં ચૂડલો વળિયા કે બંગડી જેવા ઘરેણા ન પહેરવા કારણ કે તે સધવા સ્ત્રીઓ જ પહેરવાના હોય છે આ બાબત પ્રમાણ તો પેલા અપાઈ ચુક્યા છે ને સત્સંગ આપે છે નહી આટલામાં જેનું મન નો ખેંચાય એ ભગવાન યાદ કરી શકે ભગવાનની ભક્તિ કરી શકે એટલામાં જીવ તણાતો હોય તણાય પાકિસ્તાન ભારતની ક્રિકેટની રમત હોય તો સાધનો હતો જીવ તણાય ને ભલ ભલા તણાય છે ઈચ્છા થાય ફાઈનલ વર્લ્ડ કપ વર્લ્ડ કપ હોય તો વાન ખેડે મનમોહન જે નો તણાય વિબુધાપી વિબુદ માણસો હોય ડાયા હોય એટલે જેમ કે મારા દાયા નો મતલબ એમ કે પોતાનું માનતા હોય કે આપડે દાયા આપડે ખબર ન પડે તો એ હોય ખૂણે બે ને જોવા બે જાય ખૂણે બે અને જોવા બે કરવી હોય ભગવાન પાસે જવું હોય તો એ બધા ડોળમાં ન જાવું એમ અઠાડે તો હોળી જેટલી જ ક્રિકેટ બહુ બોલું હોળી તો એક જ બે આવે અને ક્રિકેટ તો દરરોજ આવે આઈપીએલ આવે એટલે ના પાડી મારે પોતાનું મન છે એ ખેંચીને રાખી કે તો રાખવું વિધવાઓને ખાસ કીધું સાધું હોય રાખવું જોઈએ મન તણાય છે રાગ છે એવો એટલે એમાં બધા જીવ મન તણાય છે એટલે ત્યાં એ તો રાગ પ્રાપ્ત છે ને એટલે મારા એનો નિષેધ કર્યો છે પ્રાપ્ત હોય ન્યાજ વિધિ નિષેધ કરવો પડે ને તો વિધિ નિષેધ કરવો ન પડે એટલે આ તો બધા એને છે કોકને ચાન્સ મળી ગયો કોઈકને ન મળ્યો જોવાનો વ્યવસ્થા ન હોય ને ટીવી ન હોય ને ચાન્સ ન મળ્યો એટલે એને પોતે એમ કે ઓલા છે વૈરાગી છે પુરુષો છે બહુ અતિ નિર્વાસનિક ને અતિ નિર્લેપ છે એવું ન જાણી લેવું ચાન્સ ન મળી ગયો તો એવો થાય એમ મોટા થાવું મળશે ત્યારે આપણે જયારે આ મહંત થાવું તું થા મળવાનો જ છે આપણે ઇન્ટરનેટ રાખીને બેસી ચાન્સ મળે ત્યારે જીવ ન તણાય તો એની વૃત્તિ છે એ ભગવાનમાં રહે એવું મારે સત્સંગી જીવનમાં કીધું છે ભગવાન માં વૃત્તિ રાખવી હોય તો એને અગાઉથી વિચાર કરી રાખવો જોઈએ કે આપણો જીવ ક્યારે અહીંયા તણાવના તણાય નહીં એમ આઠ ઠેકાણા કીધા છે ને કોઈ પોતાના હગા આવે તો જીવ સાનો માનો તણાય બાળકો એમાં બાળકો વળી સત્સંગ કરવા બેઠા હોય ત્યારે આપણે ત્યારે તો કેટલા રેલમસેલ ફેદા ફેદા કરી દઈએ આપણો સત્સંગ કરવા બે બાળકો બે કીધા એક તો ડાયા પોતા માનતા હોય કે આપણે કઈ ન થયો આપણે કઈ થાય નહીં વિહવલ તરા ભવન તેમ એનો હોતે જીવ તણાય જાય ફાઈનલ ઓલું હાલતું હોય વર્લ્ડ કપ ત્યારે તો પછી જીવ તણાય જાય નહીં તો જીવા તહેવા માં તો તણાય નહીં પણ ફાઈનલમાં તો ન તણાય માં તો આપડે સદગુરુ ને અતિ સમર્થ હોય તો તણાવવું જ જોઈએ જીવ અને આપડે તો અને કલ્યાણ કરવા જ બેઠા છે ને એ કલ્યાણ લેવા જ ત્યારે આપણે દેવું જ જોઈએ તો એટલે ત્યારે જીવ તણાય જાય એટલે જીવ ન તણાવવા દેવાય ભગવાન ભજવા હોય ભગવાન નથી હવે જીવ એમાં ક્યાંય તણાવવા જ ન દે ફંકેલી ને બેસી દે કોઈક છૂટો છેડો હોય તો તાણે ને હે તમને કોણ તાણે ક્યાંક છૂટો શેડો એકાદ હાથમાં આવે કોક નહી સોટલી આવવી જોઈ ને ક્યાંક એટલે સરખો જીવ રાખીને તમે જીવ તણાઈ જાય તણાઈ જાય મહાપુરુષો નો હતો મહાપુરુષો એટલે પોતાને માનતા હોય કે મહાપુરુષો તમને એમ થઈ જાય કે આપણે હવે બહુ કઈ ગોબો પડે એમ નથી એટલે તમે એટલે તમે મહાપુરુષ સર્ટિફિકેટ મહાપુરુષ અર્થ હું કે ગોબો ન પડે કે ગોબો નો પડે એ મહાપુરુષ કે મહાપુરુષ એટલે ગોબો ન પડે બીજું મહારાજ કીધું છે કે આમ ન કરાય તો એ વિચાર કેવાય બીજું શાસ્ત્ર અનુસંધાન રાખે એ મહાપુરુષ મુક્ત કોણ મહારાજે આત્મા રૂપે વર્તન કોનું કીધું એમ પોતાના મનમાં મેળે એમ કે લખીને કે આત્મા કેવો છે તો પલ નહીં તો આપડે ક્યારે કથા માં પલળવું નહીં અખલે દો એવું આવ્યું ગીતા નથી આવ્યું અદાહ્યો એને બળતરા જ ન થાય સંસ્થાન ગમે એટલું ઊંધું ઢોળાઈ જાય તો એટલે અદાહિયો થઈ ગયો ઘી બળી જાય તો તમે બળો એ ઘી બળી જાય તો તમને ડામ પડે અદાહિયો અકલે દે જ નહી ઘી નું મોટું તપેલું મૂક્યું હોય કે દૂધ નું ઓયું હોય તો તમારું તમે ઢોળાઈ જાઓ દૂધ ઢોળાઈ ગયું ઢોળાઈ ગયું ઘી બળી ગયું તો અદાહ્યો બોલો અમુક થોડા થોડા શોટ યાદ રહ્યા છે એનો જીવ કપાય જ નહીં કઈ શોખ જ થાય નહી એવો જીવ એમ એટલે આત્મા રૂપ વર્તન કેવાય કોને મુક્ત વર્તન કેવાય મુક્ત મોડા વિના મુક્ત વર્તન કોને કહેવાય કે તમે તમે મુક્ત છો કે નહીં એ તો ઋષિ છે નહી સ્નાત નિરંબરમ સ્વરજો દર્શન ગોપની અને સુવાસિની અને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેરાવી નાહવું નહીં અને પોતાનું જે રજસ્વલા પણ તે કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું हमें सधवा ने विधवा बने एक सख्ती स्त्री वस्त्र स्न करना वरुण देवता अवगणना चीरहरण लीला प्रसंगे भगवान कहू के, के युम विवस्त्रा यदपो ध्रुतव्रता व्यगाहत तत्व तत પુરુષો એ પણ ન કરવું જોઈએ કારણ કે બંનેના હેતુઓ તો એક સરખા જ છે પુરુષ કરે કે સ્ત્રી કરે सूरत छे सुवतजीए कहू्न स्ना नग्नशय्या मनुजा विगरहिता वस्त्र पहुँ स्नान न अने करव उंगू नहीं उंगू मनुष्य ने मटे निंदास्पद है वशिष्ठ स्मृति में कहू गोखरोम रोहित च न गच्छेत च दिवा स्त्रीय સ્નાન સંક્રમણ સ્વપ્ન કહ્યું છે કે જે દિવસે મૈથુન કરે નગ્ન થઈ પાણીમાં શંખ સ્મૃતિ એક ઉપવાસ કરવો અને બધી જ સ્ત્રીઓએ પોતાનું રજસ્વલાપણું ઈન્દ્રે કરેલી બ્રહ્મ હત્યાનો ચોથો ભાગ સ્ત્રીઓ લીધો હોવાથી પ્રત્યેક મહિને સ્ત્રીને થતું રજો દર્શન क्यों कोई रीते छुपाव नहीं रजो दर्शन अंश थी सकेमदभागवत कहू के शश्वत काम वेण स्तुरी जगृह स्त्रीय रजो रूपेण तस्वो मसी मसी प्रदर्श्य એક ભાગ ગાયો એક ભાગ પાણી ગ્રહણ કર્યો એક ભાગ સ્ત્રી વરદાન દીધું હું વખર કરું તો પવિત્ર જ રહું એટલે ગાય વખર કરે તો દૂધ પવિત્ર કહેવાય ગાય છાણ પાછું પાછું પવિત્ર ગાય ખાય પવિત્ર નહીં ગાય છોડો તો એ સીધી વખર કરવા જાય ગામડામાં એવું હોય કે ગાય સીધી પરવાડે જાય તોય પાછી પવિત્ર એવું કારણ કે ઈન્દ્ર દીધું છે ભોગવવામાં બ્રહ્મત્યા ભોગવવામાં બ્રહ્મહ્યા સ્ત્રીઓને પ્રત્યેક મહિને રજો દર્શનના રૂપમાં દેખાય છે ઘરના વાસણ ઇત્યાદિક ને અડવાથી દોષ લાગે છે અને તેનાથી ઘણો અનર્થ પણ થાય છે આ બાબત લોક પ્રસિદ્ધ ઋષિ પંચમીની કથામાંથી જોઈ જાણી તથા વસ્ત્રાદિકને અડે નહીં અને ચોથે દિવસે નાઈ ને એવી રીતે ગ્રહસ્થાશ્રમી એવા જે પુરુષ અને સ્ત્રીઓ તેમના જે આ વિશેષ ધર્મ કયા તે સર્વે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમને પણ પાળવા કેમ કે તે ગૃહસ્થ છે આ શ્લોકમાં વપરાયેલો દિન શબ્દ દશાહમ મનુસ્મૃતિના શ્લોક જેમ દિન રાત બંનેનો કહેનારો છે તે રજસ્વલા ચોથે દિવસે અડે ભવિષ્યો પુરાણમાં કહ્યું છે કે પ્રથમે ની ચંડાલી દ્વિતીય બ્રહ્મઘાતી રજકી પ્રોક્ત ચતુરે ચતુર્થે શુદ્ધ હતી સ્ત્રી જે રજસ્વલા થાય તે પહેલે દિવસે તેને ચંડાલ સ્ત્રીના જેટલી અશુદ્ધા માનવી અને બીજે દિવસે બ્રહ્મ સ્ત્રીના જેટલી અશુદ્ધ માનવી અને ત્રીજે દિવસ તેને ધોવણ સ્ત્રીના જેટલી અશુદ્ધ ગણવી રજસ્વલા સ્ત્રી ચોથે દિવસે સ્નાન વગેરે કર્યા પછી શુદ્ધ થાય છે રજસ્વલાનો આચાર ધર્મ વિષ્ણુત્તર વિષ્ણુ ધર્મોત્તરમાં કયો છે આહારમ ગો રસાનામ ચુષ્પાલંકાર ધારણમ અંજનમ કુકુમ ગંધમ પીઠમધિરોહણ અગ્નિસંસ્પર્શન ચે વર્જયેત સા દિનત્ર રજસ્વલા સ્ત્રીએ ત્રણ દિવસ સુધી ગોરસ દૂધ દહીં અને ઘી દૂધમાંથી થતી વાનગીઓ ન ખાવી ફૂલો અને અલંકારો ન ધારવા આંજણ આંજવું નહીં કુમકુમ સુગંધી વસ્તુ દંત ધાવનમ ન કુર્યાતવા સ્નાનમ તાંબુલાશમ દિવા સ્વપ દિવાસ્વાપમ રજસ્વલાય સુગંધી તેલ ન ચોડવું પ્રવાસ ન કરવો દાતણ ન કરવું સ્નાન પાન ખાવાનું અને દિવસની નિદ્રા ન કરવી આ અંગે મિત્રક્ષરામાં વિશેષ સ્પષ્ટતા કરી છે કે રાત્રે રજો દર્શન થાય તો તે દિવસ કેમ ગણવો તે બાબતમાં કહ્યું છે કે રાત્રિના ત્રણ ભાગ કરવા તેમાં પહેલા અને બીજા ભાગમાં જો રજો દર્શન થાય તો આગલો દિવસ ગણવો અને ત્રીજા ભાગમાં રજો દર્શન થાય તો પછીનો દિવસ ગણવો કેટલાક તેમજ સૂર્યોદય પહેલા જો રજો દર્શન થાય તો આગલો દિવસ ગણવો વગેરે પણ તે અંગે તો એમ જ સ્વીકારવું એમ સ્વીકારવું જ ઉત્તમ ગણાય કે જે દેશમાં જે આચાર પ્રચલિત હોય તે પ્રમાણે નિર્ણય લેવો જો સત્તર દિવસની અંદર જ ફરીવાર રજો દર્શન થાય તો માત્ર સ્નાન કરવાથી શુદ્ધિ થઈ જાય છે અઢારમે દિવસ રજો દર્શન થાય તો એક રાત નિયમો પાળવા ઓગણીસમે દિવસ રજો દર્શન થાય તો બે દિવસ સુધી નિયમો પાળવા વીસ દિવસ અને પછી રજો દર્શન થાય તો અહીં કહેલા ત્રણ દિવસના બધા જ નિયમો પાળવા આ બધું નિર્ણય સિંધુથી જાણી લેવો એક રજસ્વલા સ્ત્રીને બીજી રજસ્વલા સ્ત્રી અજાણતામાં અડી જાય તો સ્નાન કરવાથી શુદ્ધ થવાય છે અને જાણી જોઈને અડે તો ઉપસ કરવોસ્વલા ક્ષત્રિય રજસ્વલા બ્રાહ્મણીને અડે તો પ્રથમ અડનારે સ્પર્શ કરનારીને પ્રથમ અડનારે સ્પર્શ કરનારીએ અર્ધકૃચ્છ વ્રત કરવું અને જેને સ્પર્શ થયો હોય તેને અર્ધાનું અર્ધ વ્રત કરવું બીજી કોઈ સ્ત્રીઓને કે પુરુષોને રજસ્વલાનો સ્પર્શ થઈ જાય તો પેરેલા કપડા સાથે પલાળીને સ્નાન કરવું તે ગૌતમ ઋષિએ કહ્યું છે કે પતિત મનુષ્ય ચંડાળ બાળકને જન્મ આપનારી સૂતકવાળી સ્ત્રી રજસ્વલા શબ અને શબને અડેલો મનુષ્ય આ બધાનો સ્પર્શ થાય તો કપડાં સાથે પલાળીને સ્નાન કરવું તેમજ મુંડન કરાવ્યું હોય મૈથુન બળ બળતા શબનો શબનો ધુમાડો સૂંઘાયો હોય તો કપડાં સાથે પલાળીને સ્નાન કરવું અને જળથી આચમન કરવાથી શુદ્ધ થઈ જવાય છે રજસ્વલા સ્ત્રીએ જે દિવસ સ્નાન કરવાનું હોય તે દિવસે જ તેને જ્વર આવે તાવ આવે તો તે અંગે નિર્ણય સિંધુમાં ઉષ્ણા ઋષિએ કહ્યું છે કે સ્ત્રી રજસ્વલા હોય અને તેને તાવ આવે તો શું કરવું તેને આવેલી અશુદ્ધિ શું કરવાથી ટળે તેના પ્રત્યુત્તરમાં કહે છે કે બીમાર રજસ્વલા સ્ત્રીને ચોથો દિવસ થાય ત્યારે બીજી તંદુરસ્ત સ્ત્રી સ્નાન કરીને બીમાર સ્ત્રીનો સ્પર્શ કરે આમ વારંવાર સ્નાન કરીને સ્ત્રી દસ વખત કે બાર વખત તે બીમાર સ્ત્રીને અડે અને આચમન કરે પછી તેણે પહેરેલા કપડાં બદલી નાખે આમ કરવાથી બીમાર પડેલી રજસ્વલા સ્ત્રી શુદ્ધ થઈ જાય છે એકંદર શુદ્ધિની આ રીતે મુનિએ કહ્યું છે રજો દર્શન પછીના ત્રણ દિવસની અંદર વ્રત નિમિત્તે ઉપવાસ કરવાનું થાય ત્યારે શું કરવું ત્યારે તેના સમાધાન માટે મદન પારિજાતમાં મત્સ્ય પુરાણમાં કહ્યું છે કે રજો ધર્મના ચાલુ દિવસોમાં જ કોઈ વ્રત આવે તો ભગવાનની પૂજા બીજા પાસે કરાવવી અને રજસ્વલા ઉપવાસ જાતે કરવો આપતકાળના દિવસો માટે તો પરાશર મુનિ એ કહ્યું છે કે વિવાહ ઉત્સવ કે યજ્ઞ પ્રસંગ ચાલુ હોય દુષ્કાળ કે દેશમાં આંતર કે રાષ્ટ્ર માં થતી હોય ક્યાંય ભાગવું પડ્યું હોય વાત કરતા કે આપણે સ્વામી એકવીસ દિવસ યજ્ઞ કર્યો એમાં ગાંધી પરિવારે કુટુંબ મોટું કુટુંબ હોય અને આ બધા એમ કે સ્ત્રી ધર્મ માં આવે તો અબડાયું મોટું કુટુંબ હતું દીકરા દીકરી ઘરવાળા બધા હોય ને એવડો મોટો યજ્ઞ હતો એકવીસ દિવસ સુધી ચાલતો હતો બેઠા હોય પાછા યજ્ઞ आपत्ल दिवसों कहू ना प्रसंग चालू होग्रह राष्ट्राथल क्या भागव पड़ू होलू होटू जंगल हो तरह तो रजस्वला स्त्री एक उपवास कर शुद्ध थी सके स्वामी महाराज